પછી એ શ્રેણીક રાજા મરતા હતા શું થયું કે એમને તેલ ના એક જૈન બનાવ્યા ત્યાર પછી રસ્તા થી ખોટ હતા એક જૈન સાધુ બેઠા હતા ત્યાં જઈને આ વાર ગયા જઈને સાધુ આમ હે જુવાન માણસ દેખવડો માં અને કપડાં કપડાં વપડા સંયામી માણસ રાજાએ કહ્યું હે હે જુવાન મહારાજ તમે સંયામ શા માટે પાડો છે કે તમે આટલું શરીર થરી છે તો તમને ચાલો અમારા રાજમાં તમને સારી જગ્યા આપું અને ત્યાં રહો લગ્ન કરો મહારાજાને ઉપદેશ આપ્યો પછી મહારાજે કહ્યું કે તું દુઃખી છું હું તો બહુ શીખી છું કે એવું કે મારા મહારાજ સંદેશ આવીને પછી મહારાજ ક્યાંક જ્યારે હમજી ગયા ખરેખર આપણે દુઃખી છીએ પણ ફરવા થાય એનું પછી છતાં મહાવીર ભગવાન આવ્યા ગામમાં बलवा गया मावी भगवान कहू मवी ने दर्शन करगवान कहू आते आता सुधी आंसाहहार ने बढ़ कर देश करी नरक गति बंधी गई मावी भगवान ભગવાન તમે મર્યા જો મારી અંદર ગતિ ના જાય તો પછી પામનું શું કે કંઈક ઉપાય કરી આપો કંઈક કોઈ ઉપાય છે નહીં કંઈક ના ઉપાય કરો ત્યાં કઈ ઉપાય કરી દેખાડો હું થઈ ચાલું તે દેખાડું તે કરું તાર કે છે નોકરી ઘરમાં પેલી એ નોકરી હોય ને તેને કહેજે કે તું દાન આપી આનું બધું લોકોને એ જો બધાને દાન આપે તારા ઘરનું ચીજો હોય બધા લોકોને દાન આપે તો તું તારો દુકાળો થઈ જઈ શકે મારા હાથની વાત છે કહ્યું બોલ તારે દાન આપવાનું સાહેબ મહારાજ સાહેબ મહારાજ મારો હાથમાં થયેલા નહીં અપાય મારા સ્વભાવમાં જ નથી દવા આપવાનું પણ છે તારે આપવાનું છે નહીં જાય મારી નાખવાની ધમકી આપી દીધું બિચારી બધું બનાવેલું હોય મોટા લાકડામાંથી હાથે ના આપે પછી એનું સિસ્ટમ સિસ્ટમ ફરી કાઢી એક લાકડાનું આમ બનાવેલું આમ ભરી આમ ના આપે હાથે ના આપે બધું આને આપ્યું इतने राजा आमजी गया आपको काम थी गये राजा क्या गया मे पी दीदू तेना है जो हाथी आपको बीजे तक पूछता गया पैसा आना आप नहीं है बस राजा उल गया बीजो कई उपाय बीजा एक उपाय बताया क्यू नहीं व्यू नहीं बताया कि तारा अमुक कसई है गाम में આજ બકરું મારે નહીં કશું મારે નહીં જીવડું કાચ કશું મારવાનું નહીં અમારે તો તારે જ નહીં કે એમ હું તને ના પાડું છું મારી આજ્ઞા સારા પાડવાની સાહેબ અમારે તો આજ પાડવા કે બધ્યો બધી કુવામાં લટકાયો નહી આવ્યો કે પાણીમાં બગરું કરીને કઈ ભગતી થવા જાય ને પછી ગયા તો એટલે પહોંચીને આમ કે કુવામાં આવે રીતે મારવાનું છે તક ના એને પીજ્યા જોઈએ આમ કહીને માર્યું નહી માર્યું પુણ્યો પહોંચી પહોંચીને દાડા કાઢે પણ સાતો શ્રાવ તેનો સામાય કે છું અડતાલીસ મિનિટ બિલકુલ સ્થિર મન મન કોઈ પણ જાતે વિચાર વગર સ્થિર રહી છે ત્યાં એક સામા જ ગયા મારી નહી આપું તાર આમ કરીશું ત્યારે દબડાવે કરીશું સામાયિક તો આપી જ કે બઉ દબડાય કિંમત શું લેવાની છે આ કિમત મારી ભગવાન કરે એ કિંમત શું ના થવાનું એટલે હવે ભગવાન કે હું લઈ લઈશ એટલે અમે ખાતરી ભગવાન શું લીધું કેવા મૂક્યા છે તે બધું આપી દઈશ એટલે પછી આને છે તો સામાયિક લઈ અને ગયો તો આગળ ભગવાનને કે સામાયિક મળી ગયું મને કારણ કે શી કિંમત આપી કારણ તમારી પર થોડી દીધે હવે તમે જે કહો આપી દીધું તારું રાજ એના દલાલી બજાયું એમને ધ્યાન ધડકે દેવું પડ્યું અને ત્યારે પહેલા આવતી ચોઈસ પહેલા તીર્થંકર થાય મહાપદ્મ નામ મહાપદ્મ તીર્થંકર થશે સંઘર્ષ થ્રત ખાન અક્રમ માર્ગ વાણ્યા તમે મારા વાણિયા નાય વાણિયા હું અહીંયા કાતા પડી જાય તમારું પાસે વિજ્ઞાન હોય ને તે વિજ્ઞાન દીપા તમને બહુ જ અને જ્ઞાન કળા બહુ કહે મજ બહુ જ કળા બહુ જ કળા થોડી હંપે ની તહેવારમાં ડાયોથી જાય આજે નીકળી વાત છે નીકળે છે ને આજે વાત બહુ નીકળી રાખવાની એ વાત ગમી કેવી રીતે રાખવી એ વાત બઉને હમણા કહ્યું છે આ સસ્તી લો ક્વોલિટી હોય ને એટલે સસ્તી લો ક્વોલિટી લોકો ગરીબ વિચાર હોય ગરીબ સેવા હાઈ ક્વોલિટી મારા મિસ્ત્રી હાઈ ક્વોલિટી લાયેલા આખી જઈ જાય છે હતા એ જ્ાની પુરુષ હતા હવે શું કરવાના છે મને પૂછે છે તમે જણસો નઈ શું જાણતો એ ખરું મારે દાદો દાદો ગાતા ને તમે પેલો દાદો ગાતા નથી તમે આવડે દાદો ભગવાન કે ધ્રુવ કાઉ ભગવાન બોલો ને ભગવાન ને તમે અંદર ટાયક વાયર કાઢી કાઢી ગઈ સર નમો વચ્ચાયણ નમ લોહુણમ ભક્ત મંગળાનંદૈ મંગળ નમો ભગવતે વાસુદેવાય નમસ્ય જય શક્તિ રા